માથીની લખેલી સુવાર્તા એનો ચૌદમો અધ્યાય માથીની લખેલી સુવાર્તા અધ્યાય ચૌદમો તે વખતે હેરોદ રાજાએ ઈસુની કિર્તિ સાંભળીને પોતાના ચાકરોને કહ્યું કે આ તો યોહાન બાપતી છે તે મર્યાદામાંથી ઉઠ્યો છે એ માટે એવા પરાક્રમી કામો તેનાથી થાય છે કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો ને તેને બાંધીને કેદખાનામાં નાખ્યો હતો કેમ કે યોહાને તેને કહ્યું હતું કે તેને તારે રાખવી ઉચિત નથી અને તેને મારી નાખવા ઇચ્છતો હતો પણ લોકોથી તે બીતો હતો કેમ કે તેઓ તેને પ્રબોધક માનતા હતા પણ હેરોદની વર્ષગાંઠ આવી ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તું માગે તે હું તને આપીશ જ્યારે તેની માના સમજાવ્યા પ્રમાણે તે બોલી કે યૌહાન બાપ્તીસ્ટનું માથું મને કથરોટમાં આપ અને રાજા દિલગીર થયો તો પણ પોતે સમ ખાધા તેને લીધે તથા તેની સાથે ખાવા બેઠેલાઓને લીધે તેણે તે આપવાનો હુકમ કર્યો અને તેણે માણસોને મોકલીને યૌહાનનું માથું કેદખાનામાં કપાવ્યું પછી કથરોટમાં તેનું માથું લાવીને છોકરીને આપવામાં આવ્યું તે પોતાની માની પાસે તે લઈ ગઈ ત્યારે તેના શિષ્યોએ આવીને તેનું મૃદુ ઉઠાવી લઈ જઈને દાટયું ને જઈને ઈસુને ખબર આપી હવે એ સાંભળીને ઈસુ ત્યાંથી હોળીમાં ઉજ્જ ઠેકાણે એકાંત ગયો લોકો તે સાંભળીને નગરમાંથી પગ રસ્તે તેની પાછળ ગયા અને તેને નીકળીને ઘણા લોકોને જોયા ત્યારે તેઓ પર તેને દયા આવી અને તેણે તેઓ માદાઓને સાજા કર્યા અને સાંજ પડી ત્યારે તેના શિષ્યો તેની પાસે આવીને કહે છે કે આ ઠેકાણો ઉજ્જળ છે ને હવે વખત થઈ ગયો છે માટે લોકોને વિદાય કર કે તેઓ ગામોમાં જઈને પોતાને માટે ખાવાનું વેચાતું લે પણ ઈસુએ તેઓને કહ્યું કે તેઓને જવાની જરૂર નથી તમે તેઓને ખાવાનું આપો અને તેઓએ તેને કહ્યું કે અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી ને બે માઠલી છે ત્યારે તેણે કહ્યું कि अ पी घास पर बेसवा आज्ञा आपी ने ते पांच रोटली तथा बे मछली लई आकाश तरफ जो आशीर्वाद मांग ने रोटली भागी शिष्य ने आपी ने शिष्यए लोगी सौ खाई धराया पी छाला ककड़ाओ बार टोपली भराई जीवए खाधूत स्त्री छोकरा उपरांत आश्रे પાંચ હજાર પુરૂષ હતા અને તરત તેણે શિષ્યોને હઠેઠ કરીને હોડીમાં બેસાડ્યા ને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયો અને સાંજ પડી ત્યારે તે ત્યાં એકલો હતો પણ તે વખતે હોળી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી કેમ કે પવન સામો હતો અને રાતના ચોથે પોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવ્યો અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો જોયો ત્યારે તેઓએ ગાભરા થઈને કહ્યું એ તો કોઈ ભૂજ છે અને બીકથી તેઓએ બૂમ પાડી પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે હિંમત રાખો એ તો હું છું બીહોમાં ત્યારે પિત્તરે તેને ઉત્તર આપ્યો કે પ્રભુ એ જો તું હોય તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલવીને તાહી પાસે આવું અને તેના કહ્યું કે આવ ત્યારે પિત્તર હોળી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો પણ પવન જોઈને તે બી ગયો ને ડૂબવા લાગ્યો તેથી તેણે બૂમ પાડી કે ઓ પ્રભુ મને બચાવ અને ઈસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તે તેને કહે છે અરે અલ્પવિશ્વાસી તે સંદેહ કેમ આણ્યો અને તેઓ હોડીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો અને હોડીમાં જેઓ હતા તેઓએ તેને પગે પડીને કહ્યું કે ખરેખર તું દેવનો દીકરો છે અને તેઓ પાર ઉતરીને ગ્ય શરત આવ્યા અને જ્યારે તે જગાના લોકોએ તેને ઓળખ્યો ત્યારે તેઓએ તે આખા દેશમાં ચો તરફ માણસો મોકલીને બધા માદાઓને તેની પાસે લાવ્યા અને તેઓએ તેને વિનંતી કરી કે કેવળ તારા કપડાની કિનારીને જ તું અમને અડકવા દે અને જેટલા અડક્યા તેટલા સાજા થયા